ज्ञान हाजर थे खूज खूज करे जाए पैसा गया आटा गया લોભિયા ને ખૂંચે લોભિયાને જાય જાય જાય જાય તમે એવું જોયેલું જોયું લોકો પાર આવી બન્યા એ બની ગયું એ ન્યાય ના બે ને देहवीरिये तो आत्मवीर घटे खरुक्स नवीन पूछे ज्ञान पची देहवीर घटे સરસ હોય બ્રહ્મચર્ય ના વિચાર હોય તો ફાયદો થાય વિચારો તો એની મેળે આવે છે ને બધો નથી ન્યાય જ થઈ રહ્યો એટલે આપડે વાળી બુદ્ધિ આપણને બુદ્ધિ આપડે ફસાય ન્યાય કેમ કેવાય એટલે આમાં મૂળ વાત કહેવા માંગે કુદરત નું હાથ તમે બુદ્ધિ થી જુદા પડી જાવ એટલે બુદ્ધિ આમાં ન્યાય ભોગવે નહી ભૂલ કોર્ટ ના ન્યાય માં ભૂલચુક હોય બધી ઊંધું થતું થઇ જાય હા ન્યાય છે બીજા એક માણસ મોટર થાય ને એક વાગરી એકલી જતી કેટલો બધો ન્યાયમાં છે પેલા નઈ ગાડી એકલી ને મોટા મોટો ન્યાય છે આ નેચરલ ન્યાય ભગવાન નો ન્યાય નથી ભગવાન ન્યાય પશ્ચાતી હોય તો બે ગુણ્યા બે ચાર થાય કેવું ન્યાય रेखाम ने सरवाड़ वदे गुणाकार वदे तो दादा रकोबा दादा छे एतो रकम ऊपर आधार छे ने नबा सरवाड़ वदे गुणाकार वदे बे सरकी रकम हो तो बे गुणाकार वदे गुणाकार वदे बे सरकी रकम हो तो गुणाकार वदे बे सरकी बे उतीयो तो उतीयो तो रकम वादा छे 2 2 4 થાય बे 2 2 4 થાય 2 2 2 4 3 3 6 9 વધે નહીં ગુણાકાર કરતા સરળ વધે ગુણાકાર કરતો સર આપડે ગયા અને હવા મુઠ્યા ને ચાર ગુલાબ ત્યારે કપાઈ ગયેલા બીજા ઉંધળે કાપી નાખ્યા જોતા ને ન્યાય કહી અને ઉંધળે વર્તન રાખવા પછી ઉંધળે દેખાય ને એની ન્યાય કરો છે તો તારે ન્યાય જ કહે છે આપણને શું શું ઉપદેશ આપશે ન્યાય મદદ કરે ને બ્રહ્મચર્ય ના હોય બીજી રીતે ઉત્પન્ન થાય અને ઉત્પન્ન કરે ને પાણી સરસ થાય જવાબ આપવાના સરસ થાય બધું ડેવલપ થઈ ગયેલું આવે તો હિન્સત્વ કેવાય હિંગ તત્વ બોલે તો મળે નહીં જોયેલા તમે ને ના દોકરો નહિ થાય મોકા પડે મનન દેવ દે પંદો પંદો સબ લોકો પાપા યસ એ તો સરેલને લીદે થા ભ્રમજે ભ્રમજે દે કે છે ઓડે દેન પે ઓપની ગાઠો કઈ પૈસા દન ગાન ના દે કે છે ના જગ્યા સહી સલામત થઈ ગયું એવી કોઈ જગ્યા નથી બીજી બાબત ગજવું કપાય બધા અપમાન જ છે તને ખબર ના પડે માટે તું તારી પાછા સમજુ તેથી દરે પુસ્તક નથી કે ભગવાન ન્યાય કરવો હોય તો આ જજમેન્ટની દ્રષ્ટિએ કરવો ન્યાય ભોગવવો હોય તો શું બાંધવું ત્યારે તે દ્રષ્ટિએ ભોગવવા ન્યાય ભોગવા માટે આ જજમેન્ટ નથી આ ચાલુ જજમેન્ટ છે પાંચ છોકરા ને પાંચ પાંચ વીઘા જુદા આપી દેવા બાસ છોકરા એક છોકરા બે બે વીઘા આપે ને એક ના વીઘા આપે તો છોકરા સમજી ન્યાય કરવો જોઈએ ન્યાય ભોગવવો જોઈએ કેવા કાયદા સર એ લોકો એક કાયદા એક જ પ્લેટ જે ધમત કરી છે રાજાની બધા એટલે માર ખાય છે બધા તારા થી રખડી મર્યારીક એવું કે તમારું રૂપ છે બધું એકનું એક જ રૂપ છે સમજવાની જરૂર નથી અથડામણ બીજું કશું સમજવાની જરૂર નથી મોક્ષ છે એનાથી મોક્ષ લોકો મોજ કરવા દેતા નથી લોકો ખાઈ પીને મોજ કરવા દેતા નથી મોજ કે ધર્મ કોને કેવો સમાધાન થાય સામા સામે અસમાધાન થાય એ કર્મ કર્મ એટલે મતભેદ પડે એ બધા કર્મ કર્મ સામ સમાધાન થાય એ ધર્મ કરવા જાય એવું રૂદય બધા ફરજ શું થાય એવું છે અને કાળજે ઘા લાગેલા રોજાય તો જ મોકલે થાય શિષ્યુ આવડું આવે ન્યાય ક્યાં ખોલા આ ગુવાઠી નીકળતી નથી બઉ મુશ્કેલ નું એમ કહ્યું છે કે ઊંચે મૂળ છે અને નીચે બધી શાખાઓ છે જો પાંચ પાંચ થી મૂળ યુતું હોય છે એના દી બધું આ ભૂતે બઢાય આ પાંચી ત્રિભુતિ આવી છે ને આ પાંચી ની દે એના દી કદવી એ પાંચું થાય છે બધું બકકે ચૂસ્તા નથી બગનર્યું આશ્રવ આશ્રવ સહાય કરે છે અંતર ઇન્દ્રિયો દ્વારા આશ્રવ સહાય કરે છે જીવ ગ્રරි મુગ્યું એટલે આને આ સરસ છે યાર પ્રતિ જીવનો મેતા ઉપર બધો ખોટ દાદાજી પાસેથી આપડે લેવો છે આ વખતે તમે કાઢો ગીતા ના બધા કાઢો ગીતાના એક એક અત્યારે સુધી ના બધા ટીકા કરનારા બીજા બધા કરનારા બધા ન્યાય દાદા લખી ક્યાં અધિકાર શું અધિકાર છે હા પણ એ ક્યાં બોલતા હોય કે હિન્દુસ્તાનમાં એ તો આવડું આવડું ક્રિશિયન તાર પોતા થાય સન્યાસી શબ્દ સમજતો ને ભલે હાથ ધ્યા ધન્યાસી સં્યાસી એટલે ન વર્તો ના ઈશ્વર હે પાણી લીધું ઈશ્વર હેઠળ કોઈ પુસ્તક માં હોય નઈ અઢાર એક વિચાર કર્યો છે બધા અપશ્રમ ફરવું છે બધા અપશ્રમો જવું છે ન્યાય ને ન્યાય નહી બન બન્યું છે કે ન્યાય નિર્વિકલ્પ થવું છે અને નિર્વિકલ્પ થવું હોય છે બન્યું એટલે ભગવાન થવું હોય તો આ બાજુ જે બન્યું ન્યાય અને લખેલ થવું હોય તો રજલ પાઠ કર્યા પાત લક્ષણ હોય સાત માણસ નો લક્ષણ હતો એમાં જો હોય સાતવર્ડે બંધ કર્યું આપડે બરોબર એટલે પછી જયારે જુઓ ત્યાં ચાલુ કરવું પડે બંધ થઈ ગયેલું હોય છે નારી વાળી બધું પણ જ્યાં સુધી શરીર આત્મા છે યા દસમા કે સ્થાન માં સુધી આ શરીર સડે નઈ હળદાયું પછી પોતા હજાર પછી ઉતારે હળદ એને બે મિનિટ થઈ રહ્યું છે નકામકાવ ફોટામાં સં્યાસી આપડી ચોકડી ની અંદર ફોટામાં સન્યાસી ને હોય તો કોણ માંગવા આવે પણ આપડે એમને કેવું કે તમારા ફોટામાં હોય તો બધા ટાડો દેતા તમે તો તમે લોકો એ ભમાયા હતા બિચાર્યું લોકો ને જરાક લાલચ પડી હિન્દુસ્તાન લોકો બાબા ને ઘેર બાબો નથી એટલે મેં પૂરો બાબો તારો તો છે એને મેં લે આપડે શું ગમતું એ ખાણ સર બો બોધો બોલ સર હા નઈ બાપા આપેલી હોય એ મિલકત એને આપી જેમાં અધિકારી બનતો હોય એ મિલકત એને આપી દે અધિકારી ના બનતો હોય એ મિલકત દહી દરિયા એમાંથી આપવા બીજા બધા આપડે દુલાડી મારવાદ કામમાં રાખીએ શું બરોબર થઈ જાય આપણે અમારી પાસે છે આપીયે ઉધર છે આપડે વ્યાજ આવે છે एक दारू के बीजो दारू जो फूल ला बीजो बथरे दारू बड़ा बहुदा दारू दारू है सब बहुदा इतना दारू आ तो उतरे चलो तो उतरे नहीं बिदा उतरे नहीं आ तो पानी दे ले रे मतली दे दे दारू पड़ी जाए तबतद गाता है लोगो બે હજાર પોતાના સ્વર માં ભૂલી જઈને આ બધાની સાથે મારે કુસંગ નથી ના આવે આપડી સહી તો જોઈ છે ને સહી કુસંગે ભેગો થાય કુસંગ વાળો દેખાજુ તારી સહી છે આ સત્સંગ કરેલો તેની લીધે ભેગા થયા છે તેનું ભય છે ભાવના ભાવના નું ભણબત્તી હજાર કરે છે ને ભાવ ભાવ દ્રવા કરે છે જેમ પેલા કરે છે મીલબત્તી ચાર જીત છે મીણબત્તી હળગાર જ કરે છે રા કહેજો લોકોને હજી નો કરવાનો બહુ ખબર નથી નોકરની કવર જો કોઈને વાય નહીં નથી দাদা કોઈને બહુ ખ્યાલ નથી એટલે આજે જરા એનો વિસ્તારથી કહેજો આજે સસ્તક બોલ આ જ્ઞાલી બે પતિ જે કર દે છે ને હજી એ બધા નો કર છે ના લીધા પછીનો કામ બધા નો કર એ ડિસ્ચાર્જ કેમનો બધા નો કરવો હા ડિસ્ચાર્જ બધા નો કર હા હા ડિસ્ચાર્જ નો માનો તાનો કર સંસારીઓ ને પેલા ને અજ્ઞાની ન કરવી અરે આપણે પણ શું અંદર થી ઓકડો કાઢી દીધો તો તું છૂટો આંકડો રાખીને આ કર્યા બંધ રહેલો સમજી ગયો જરાબી તયો તું આમ આંકડો ભરેલો રાખી તો કઈ નહિ એ તો વિલંબ થાય ને પાકળો રાખી તો વિલંબ થાય જેમ ઇન્જીન જોડે ડબ્બો હોય ને હાજી ડબ્બો કાઢી નાખેન પછી ઇન્જીન ચાલુ પછી ચાલતું ડબ્બો ના જતો દર મલે અરે આકળો ઈ તો ઇન્જોડે કસડા ઇન્જોડન જોડે એ તો આકળો મે કાઢી નાખ્યો ખબર આ એને કંતને કરંભો છે ને અને એને કંત કરાર નહી પોચે હા દે હવે મને પેલા માં એવું એનું કરવું અને સાચો ક્રોધમાન માં આયોગ જે થાય છે એ કરવું એ ભાવ કર ભાવકર્થ ભાવકર્મ થાય નઈ એને પોતે જાણી અને સંભાવમાં લાવે ત્યાં નો પુરુષાર્થ લાવવાનું પણ કર્મ ને અધીન ને એ લાવવાનું પણ કર્મ ને અધીન ને કે પછી કર્મ સર્વ શક્તિમાન થઈ જાય તો પછી કર્મ જ સર્વ શક્તિમાન થઈ જાય એવું થાય પછી કે કર્મ સર્વ થઈ જાય સર્વશક્તિમાન કર્મ જ વધારે સર્વશક્તિમાન થઈ જાય હા એ બરોબર છે કર્મ શક્તિ ભાગ છે પ્રગતિ એટલે આ પુરુષાર મદદ કરે આત્મા જ્યાં સુધુ હું જાણતો નથી કોણ છું કરતા આપડે જ્ઞાન લીધા પછી પુરસાદ થયા જ કરવો જોઈએ ને તયા જ કરે આપડે આપણે આપડે નિશ્ચય હોવો જોઈએ આપડે નીચે હોવો જોઈએ દાદા ની પાંચ આંગના મારફાવી જાય કરો છે કરો છે એવું પણ ભાન ના રહેવું જોઈએ ભાન નહીવું તારીખ નવ છો सब सत्कार और सब कुछ आप, आप हो जाता है तो मेरे व्यवहार से बोला बोलना पड़ता है आज कठिनाई यही है प्रज्ञावान बहुत कम है आज कठिनाई ये है की प्रज्ञावान बहुत कम है भरेमानी सारे।, सारे है प्रज्ञावान बहुत कम है प्रज्ञा जागने के बाद सारा संस्कार थंसा, उसके लिए बदल जाता है स्थानकवासी वैसे लोमका था लों का सा लोमका लंकाशाह मुनि गृहस्थी लोंकाशाह के बाद ये हाँ लंकाशाह हाँ और लंका शाह मूर्ति पूजा के बारे में कुछ विरोध फिर उसके बाद ये नवजी धर्म सिंह धर्म सिंह मुनि दर्म दर्म थाया हाँ नौकाशा स्थानकवासी स्थानकसी के बाद सत्रह सौ मी આચાર્ય ભિક્ષુ ને તેના પંથ ની સ્થાપના ભિક્ષુ આચાર્ય ભિક્ષુ પહેલા જો આજ હા ચાલ બહુ ક્રાંતિકારી નય થઈ એક પુસ્તક મેં આપુ વિચાર દર્શન કભીત ભિક્ષુ વિચાર દર્શન रहे निरंतर पश्न पूछो के आप शक्ति पाठ में विश्वास करो क्या चीज नहीं બિલ ગતું ભટકાને કૃપા હોતી હે કૃપા કરતા શક્તિ પાત કાઉન શક્તિ નહીં કરેગા સબલો બોલતા પાસ કડી ગલત બાતો કરતા આપણા ચો એટલે આપ તમે શું તમે શું વિશ્વાસ કરો છો સમોહિત કરવાનો ઘર કરતો હોય કોઈ આદમી તમારા માટે તમારા માટે કરતા હમરે કોઈ કંઈક સમોહિત ચોવીસ એક કલાક દાદા ખ્યાલ આદરતા આદમી કોઈ પંદર હજાર આદમી સંબોહિત કરવા માં તો મસ્તિષ્ક સોતા હૈ જાષ્ક જાગૃત નહીં રહેક સો જતા નહીં રહેતા જાગરણ ની પ્રક્રિયા નહીં તો મસ્તિષ્ક તો શ રહે ના દૂસરી ચલંબન ની જરૂર નહીંચવાદ લાઈન હા બિલકુલ એકાંતિક લાઈનવાદ ભેટ વિજ્ઞાન બસ તો કાફી નહીં હમ ક્યાં શક્તિવાળા હમ તો નિવેદ આદમી કે આ દિવસ શક્તિ કેસી दमोहन भी गंजा कर सकता है सम्मोहन तो किसी ने त्रातक का अभ्यास किया है तो कर सकता है पर यह रास्ता सही नहीं जनमोहन जादूगर कर, कर सकता है हाँ जादूगर कर, जादू कर, कर सकता है करते है जादूगर कर। <laughs> और ये सारे शक्ति पाठ और सम्मोहन करने वाले मुझे तो जादूगर ऐसी कम नहीं लगता मुझे जादूगर ही लगता हमारे यहाँ प्रेम है, है। प्रेम ये अच्छा है निरंतर चौबीस गंजा का प्रेमोहन व्यक्ति ये प्रेम और अनुग्रह ठीक बात है अनुग्रह करना भी ठीक बात है प्रेम अनुग्रह करना एक ठीक बात है प्रेम एक आदमी है दूसरा बात है ऐसा कर दिया है प्रेम चालू हो गया हाँ <laughs> दूसरे समझेगा ये तो शक्ति पात किया शक्ति पात करने वाले वो <laughs> मुस्लिम भी होता है पार्टी भी है एक दिल्ली में एक आदमी आया तो सब मार्ग मिच्छा मार्ग मार्ग है जागरूक ये संशय विपर्याय और अनंत व्यवसाय तीनों मुख्य मार्ग के प्रतिकूल होंगे शिष्य लोभी रहता है और गुरु शास्य लालची, लालची रहता है गुरु वो रहता है दोनों को चलता है शक्ति में शक्ति राजस्थानी में दो कहती है गुरु लो भी के लोगो लालची दोनों खेले दोनों चूबिया बापड़ा बेट पत्थर की नाम हम तो इतना ही मानता है, है की कोई भी आदमी को बंद होना चाहिए यह ठीक है बहुत अच्छा है वो बंद नहीं हुआ तो कुछ भी काम पूरे पूरा हुआ नहीं सारी समस्या आत्मौद्र ध्यान की है।, है आज सारी समस्या मानसिक तनाव आज सारी समस्या आज बता जो प्रॉब्लम हुआ रौद्रिका आपको बढ़ाता है आत्मद ध्यान और धर्म ध्यान चुप नहीं कर देना है બિલકુલ ઠીક કોવિકલ્પ બનાતા વિકલ્પ બાદ બંધ કરવા કોઈ કામ આચાર્ય ભિક્ષુને આખ્યા પર બલ દીયા તો બહુ અચ્છા આજ વાત કહી તમે આ પહોચો એટલે કે મને એટલા માટે તમારું વધારે પસંદ છે કે જીધા અર્થ ધ્યાન નહીં સબસે બધા સાધન બસ એકતા હો ગયા કોઈ ગાડી દે મારે તો પેલી અપ્લય રખરો અમને ધ્યાન नहीं होना अगर इन दो से बच जाता है आदमी तो सही अर्थ में धार्मिक होता है सही अर्थ में शांतिपूर्ण जीवन जीता है आगे। आगे। थे थे। आगे। आगे। ये दो से अगर बच जाता है आदमी तो तभी वो सच्चा धार्मिक होता है और शांतिपूर्ण जीवन जीता है जाने वाला है दो चार अवस्था में मोह में जाने वाला है वो टेस्टेड हो હા તો ધ્યાન ધોધા કારખાના ચલ રહે તો બી રહ્યા બાઈને પકડા હૈતા કાચ આત્મજ્ઞાન એમજ્ઞાન હોતી આત્મજ્ઞાન સમજે વા સરળતા હોતી હે વા નમ્રતા હોતી નમ્રતા દિખાતી નહી કઠોર હાંતિ મુક્તિ રીજુતા ज्ञान हो तो है क्षमा क्षमा चाहिए अभी कोई हमको सोल मार हमको क्षमा नहीं हो गए क्योंकि हम ज्ञान ही कैसा है ऐसी <laughs> गलत बातों करने के माहिर की बात में फायदा जमा आत्मज्ञान जानता है इसका परिणाम होना चाहिए मुझु दार, मुझु दार, उसके बिना कुछ होता ही नहीं है उसके बिना कुछ होता नहीं है के बिना धर्म का स्पर्श ही नहीं है <laughs> ये बहुत सुंदर सूत्र है चत्कारी दारा पन्नस धर्म के चार दरवाजे शांति मुक्ति अज्जे मध्य शांति क्षमा મુક્તિ નિર્લભતા આર્વ ચાર દ્વાર હે એમ પ્રવેશ નહી આગે ધર્મ તો અચ્છા હૈ શક્તિવાદ સંબોધન ભી રા સારી છે તો પાસે નથી શક્તિપાત નથી કેવળ આત્મજાગરણ ની વાત છે જાગૃતિ બંધ હોય બંધ હોવા તો માનેગે પણ આજ કે ધાર્મિક તો એ બન ગયે કે પચાસ વર્ષ થી ધર્મ કરે આત રોગ ધ્યાન વેસ દોનો સાથ સાથ ચાલુ ધર્મ ચાલ રહ આજકાલ તો એવું છે કે પચાસ પચાસ વર્ષ થી ધર્મ કરે આઠ દો દુષ્ય અવતાર મે ધન મી જાવે ક્યાં ફાયદે ચારિત્ર ની ક્રિયા કરી અનંત વાર કરી પણ કાર્ય કર્યું નહીં કહે ચારિત્ર નહીં બોલે જતા ક્રિયા તો હોતી હે ના ક્રિયા ક્રિયા ક્રિયા સાધુ કા વેટ હેમી લે સાધુ નો રાહત અનંત જનન કરવા અનંત સાધન બહુ ક્યાં તમને એક બાદ નહીં ભગવાન એક આપને એક નહીં ભી કમ કરતા હું એક કરતા હું નથી અને હું એક કરું છું બળી કા દોષ ને હે માઇન કા દોષ ને હે ખુદ કા દોષ છે તુમારી ખુદ કી દોષ છે માઇન્ડ બિચારા ક્યાં કરે કમ્પ્લેટ તો ભટક ગયા તો ઝોપડી મેં રોટી ખાને મહત્મા ઘર કે લીખા ભોગવે હિગુજ બસ આપણે લખી દી મગ્ર કઈ પડી ગઈ અને કોનું મળી જ્યાદા ક્યા નહીં ક્યા શોધન તો કરે જરૂર સબ શાસ્ત્રો કા મહાવીર્ શાસ્ત્રો કા દિગંબરી ચૈતમ્બરી